પણ વીરા ના આંસુ ના હોય દાદા વીરા ના આંસુ ના હોય વીરા તો હા એજ દિવસ છે દુઃખ ના હસુ ના હોય ક્રિટર હતા કૂંચવાડો તો એ કરે એની બહુ ને આપડે કોનો કરે જો હોય તો ભગવાન તો ભગવાન ઓળખ્યા હું આ ખુદ ને જોડો લાવ્યો તમે બધા જાણતા થાય પણ તમે ખુદા કહો તો બીજ નો સમાચાર પાસે પડશે એ કલમ સમજાવો આમ એ કલમ સમજાવો એ કોઈ કલમ સમજાવતો આવડશે નહીં એટલે મારે કહેવાય એ છે મે તમે જ વાણી ગયા મુકામ બીજે આવે બીજો છે આ પ્રકૃતિ હંમેશા ખાલી થોડું ખુબ જોશ થી નાખ્યો એને કઈક બંધ હા ખુદા નીચે શન આવે પેલા બંધ કરી દેવો છે બોલ નું પકડવાંકાર પકડશે આપડે ના કઈ ગાય નિર્જરા તો થાય દાદા અને પછી લાવે ધીરે સુનેતા આ બધું સુનેતન લાવશે બંધ કરી દો એટલે બંધ કર્યું અને પછી આપણું તલાવ પાણી આયાત કરવા માંડ્યું એટલે આપણે કહ્યું હજુ કેમ પાણી લે આવ્યા છે હમસ્તો ન તો સાયન્સ પાણી નહીં એ આવશે કયા છોકરા પહેરવાના હતા આ બધું બનાવ્યું એને કયા છોકરા કુમારા રહી ગયા તાલી ખોગ્નો બધાને છટક પૂછે મૂળની રકમત ક્યારે નીકળે ગુણાકાર થાય ખરો ગુણાકાર બેસતો નહીં પણ રકમ રાખવ પડી ને પણ હાથું તે રડવાની બીક છી તે ભાસ વિરોધાભાસ ઉત્પન્ન અવિરોધાભાસ સાયન્સ છે અને આખી બુદ્ધિ ને ગોઠતું જ નથી આ સાયન્સ દરેક વિજ્ઞાન બુદ્ધિ ને કેટલો બળાપો બળાપાતે હતું